લુકની લખેલી સુવાર્તા એનો નવમો અધ્યાય લુકની લખેલી સુવાળતા એનો નવમો અધ્યાય તેણે પોતાના બાર શિષ્યોને બોલાવીને તેઓને સઘળા ભૂતો પર રોગો ટાળવાને પરાક્રમ તથા અધિકાર આપ્યા વળી દેવનું રાજ્ય પ્રગટ કરવા તથા માદાઓને સાજા કરવા તેણે તેઓને મોકલ્યા તેણે તેઓને કહ્યું કે મુસાફરીને સારું તમે કંઈ પણ લેતા નહીં લાકડી નહીં જોણી નહીં રોટલી નહીં કે નાણું પણ નહીં વળી બબે બે અંગરખા રાખશો નહીં જે કોઈ ઘરમાં તમે જાઓ ત્યાં જ રહો ને ત્યાંથી જ નીકળો તે શહેરમાંથી તમે નીકળો ત્યારે જેટલાએ તમારો અંગીકાર કર્યો ન હોય તેટલાની વિરુદ્ધ સાક્ષી તરીકે તમારા પગ પરની ધૂળ ખંખેરી નાખજો તેઓ ત્યાંથી નીકળ્યા અને ગામે ગામ સુવાતા પ્રગટ કરતા સર્વ ઠેકાણે રોગ મટાડતા ગયા હવે જે થયું તે સગડું સાંભળીને હેરોદ રાજા બહુ ગુચણમાં પડ્યો કેમ કે કેટલાય એમ કહેતા હતા કે યોહાન મોહલામાંથી ઉઠ્યો છે પણ કેટલાય કહેતા હતા કે એલિયા પ્રગટ થયો અને બીજાઓ કહેતા હતા કે પુરાતન પ્રબોધો એક પાછો ઉઠ્યો છે હેરોદે કહ્યું કે મેં યોહાનનું માથું કાપી નંખાવ્યું પણ જેના સંબંધી હું આવી વાતો સાંભળું છું તે કોણ છે અને તેણે તેને જોવા ચાહ્યું ફિદ પાછા આવીને તેઓએ જે જે કર્યું હતું તે તેને કઈ સંભળાવ્યું પછી તે તેઓને તેડીને બેદા નામના શહેરમાં એકાંતમાં ગયો પણ એ જાણીને ઘણા લોકો તેની પછવાડ ગયા અને તેને તેઓનો આવકાર કરીને તેઓને દેવના રાજ્ય વાત પ્રગટ કરી અને જેઓને સાજા થવાની ગરજ હતી તેઓને સાજા કર્યા દિવસ નમવા લાગ્યો ત્યારે બાર શિષ્યોએ આવીને તેને કહ્યું કે લોકોને વિદાય કર કે તેઓ આસપાસના ગામમાં તે પરામાં જઈને ખાવાનું વેચાતું લે કેમ કે આપણે ઉજ્જળ ઠેકાણે છીએ પણ તેણે તેઓને કહ્યું કે તમે તેઓને ખાવાનું આપો તેઓએ તેને કહ્યું કે અમારી પાસે તો પાંચ રોટલી ને બે માથલી સિવાય બીજું કઈ નથી અમે જઈને એ સઘળા લોકોને સારું ખાવાનું વેચાતું લાવીએ તો જ મળે કેમ કે તેઓ આશરે પાંચ પુરુષ હતા તેણે પોતાના શિષ્યોને કહ્યું કે આશરે પચાસ પચાસની પંગતમાં તેઓને બેસાડો તેઓએ તેમ કર્યું અને સર્વને બેસાડ્યા પછી પાંચ રોટલી અને બે માછલી લઈને તેને આકાશ તરફ જોઈને તેઓને આશીર્વાદ દીધો અને તે ભાંગીને લોકોને પીરસવા સર શિષ્યોને આપી તેઓ સર્વ ખાઈને તૃપ્ત થયા અને છાંડેલા કકડા વીણીને તેઓએ બાર ટોપલી ભરી તે એકાંતમાં પ્રાર્થના કરતો હતો ત્યારે તેના શિષ્યો તેની સાથે હતા તેણે તેઓને પૂછ્યું કે હું કોણ છું તે વિશે લોકો શું કહે છે તેઓએ તેને ઉત્તર આપ્યો કે યુહાન બાપ્તીસ્ત પણ કેટલાક કહે છે કે એલ્યા વળી બીજા કહે છે કે પુરાતન પ્રબોધકોમાંનો એક પાછો ઉઠ્યો છે તેણે તેઓને પૂછ્યું કે પણ હું કોણ છું તે વિશે તમે શું કહો છો પિત્તએ ઉત્તર આપ્યો કે દેવનો ખ્રિસ્ત પણ તેણે તેઓને સખત આજ્ઞા આપી એ વાત કોઈને કહેતા નહીં વળી તેણે તેઓને કહ્યું કે માણસના દીકરાએ ઘણું સહેવું વડીલોથી તદા યાજકોથી તથા શાસ્ત્રીઓથી નાપસંદ થવું તો માર્યા જવું અને ત્રીજે દિવસે પાછા ઉઠવું જરૂરનું છે તેણે સઘડાને કહ્યું કે જો કોઈ મારી પાછળ આવવા ચાહે તો તેણે પોતાનો નકાર કરવો અને દરરોજ પોતાનો વધસ્થ મૂચકીને મારી પાછળ ચાલવું કેમ કે જે કોઈ પોતાનો જીવ બચાવવા ચાહે તે તેને ખોશે પણ જે કોઈ મારે લીધે પોતાનો જીવ ખોશે તે તેને બચાવશે કેમ કે જે કોઈ માણસ આખું જગત મેળવીને પોતાનો આત્મા ખોયે અથવા તેની હાની પામે તો તેને શો લાભ કેમ કે જે કોઈ મારે લીધે તમારી વાતોને લીધે શરમાશે તેને લીધે જયારે માણસનો દીકરો પોતાના પિતાના તથા પવિત્ર દૂતોના મહિમામાં આવશે ત્યારે તે પણ શરમાશે પણ હું તમને સાફ કહું છું કે અહીં જે ઉભા છે તેઓ મારા એવા છે કે જેઓ દેવનું રાજ્ય નહી જોશે ત્યાં સુધી મરણ પામશે જ નહીં એ વાતો કયાને આશરે આઠ દિવસ પછી તે પીતર યોહાન તે યાકુબને બોલાવીને પ્રાર્થના કરવા સારું પહાડ પર ગયો તે પ્રાર્થના કરતો હતો ત્યારે તેના ચહેરાનું સ્વરૂપ બદલાઈ ગયું અને તેના વસ્ત્ર ઉજળા તથા ચળકતા થયા ત્યારે જુઓ બે પુરુષ એટલે મુસાદ સ સાથે વાત કરતા હતા તેઓ મહિમામાન દેખાતા હતા અને યરૂસાલેમમાં તેનું જે મરણ થવાનું હતું તે સંબંધી વાત કરતા હતા હવે પિત્તર તથા જેઓ તેની સાથે હતા તેઓ ઊંઘથી ઘેરાયેલા હતા પણ જ્યારે તેઓ જાગી ઉઠ્યા ત્યારે તેઓ તેનો મહિમા જોયો ત્યારે તેની સાથે જે બે પુરુષ હતા તેઓને પણ જોયા તેઓ તેની પાસેથી વિદાય થતા હતા ત્યારે પિત્તરે ઈસુને કહ્યું કે સ્વામી અહી રહેવું આપણે માટે સારું છે તું કહે તો અમે ત્રણ મારવા બાંધીએ એક તારે માટે એક મુસાને માટે અને એક એલિયાને માટે પણ પોતે શું બોલતો હતો તે તે સમજતો નોતો તે બોલતો તો એટલામાં એક વાદળું આવ્યું અને તેણે તેઓ પર છાયા કરી તેઓ વાદળામાં બેઠા ત્યારે તેઓ બીધા વાદળામાંથી એવી વાણી થઈ આ મારો દીકરો છે મારો પસંદ કરેલો તેનું સાંભળો તે વાણી થયા પછી ઈસુ એકલા દેખાયા તેઓ છાન રહ્યા અને તેઓએ જે જે જોયું હતું તેમાંનું કંઈ પણ તે દિવસોમાં કોઈને કહ્યું નહીં બીજા દિવસે તેઓ પહાડ પરથી ઉતર્યા ત્યારે ઘણા લોકોમાંથી એક માણસો પાડીને કહું કે ઉપદેશક હું તને વિનંતી કરું છું કે મારા દીકરા પર કૃપા દ્રષ્ટિ કર તે મારો એકનો એક પુત્ર છે ને કશુધાતમાં તેને વળગે છે તે એકાએક ભૂમ પાડે છે અને તે તેને એવો મરડી નાખે છે કે તેને ફીણ આવે છે અને તેને ઘણી ઈજા કરીને માન માર છોડે છે તેને કાઢવાની મેં તારા શિષ્યોને વિનંતી કરી પણ તેઓ તે કાળી શક્યા નહીં ઈસુએ તેને તર આપ્યો કે ઓ અવિશ્વાસ તથા આડી પેઢી હું ક્યાં સુધી તમારી સાથે તમારું સહન કરું તારા દીકરાને લાવ તે આવતો હતો એટલામાં ભૂતે તેને પછાડી નાખીને તેને બહુ મરડ્યો પણ ઈસુએ અશુદ્ધ આત્માને ધમકાવ્યો અને છોકરાને સારો કર્યો ને તેને તેના પિતાને પાછો સોંપ્યો તેઓ બધા દેવના આવા મહાપરાક્રમથી વિસ્મિત થયા પણ તેણે જે જે કર્યું તે સઘળું જોઈને સર્વ વિસ્મિત થતા હતા તેણે પોતાના શિષ્યોને કહ્યું કે આ વચનો તમારા કાનમાં ઉતરવા દો કેમ કે માણસનો દીકરો માણસના હાથમાં સોંપાશે પણ એ વાત તેઓ સમજ્યા નહીં અને તેઓથી એ ગુપ્ત રખાય કે તેઓ તે સમજે નહીં અને તે સંબંધી પૂછતા તેઓ બીજા તેઓમાં વાદવિવાદ શરૂ થયો તેઓમાં વાદવિવાદ શરૂ થયો કે આપણામાં સૌથી મોટો કોણ થાય ભણીસુએ તેઓના મનના વિચાર જાણીને એક બાળકને લઈને પોતાની પાસે ઉભું રાખ્યું તેણે તેઓને કહ્યું કે જે કોઈ મારે નામે આ બાળકનો અંગીકાર કરે છે તે મારો અંગીકાર કરે છે અને જે કોઈ મારો અંગીકાર કરે છે તે મારા મોકલનારનો અંગીકાર કરે છે કેમ કે તમ સર્વમાં જે સૌથી નાનો છે તે જ મોટો છે યૌહાને તેને કહ્યું કે સ્વામી અમે એક માણસને તારે નામે ભૂતોને કાઢતો જોયો અને અમે તેને મના કરી કારણ કે તે આપણી સાથે ચાલતો નથી ભાઈશુએ તેને કહ્યું કે તેને મના ન કરો કેમ કે જે કોઈ તમારી વિરૂદ્ધ નથી તે તમારા પક્ષનો છે તેને ઉપર લઈ લેવાના દિવસો પૂરા થવા આવ્યા ત્યારે તેણે યરૂમ જવા માટે પોતાનું મો તે તરફ દ્રઢ રાખ્યું તેણે પોતાની આગળ ખેપિયા મોકલ્યા सारू तैयारी करने समृद्धि एक गाम में गया करते मोह यरुसाल तरफ शिष्य याकूब तथा यौहाने पूछू के प्रभु शू तारी एवं इच्छा है कि आत्मा करे कि आकाश में आग पड़ी नाश करे पर पाछा फरी धमकव्या पी बीजे गां गया मार्गे चालता था ए के कह कि प्रभु ज्या कहीं तू जईस ત્યાં હું તારી પાછળ આવીશ ઈસુએ તેને કહ્યું કે લોકડાને દર હોય છે અને આકાશના પક્ષીઓને માળા હોય છે પણ માણસના દીકરાને માથું મૂકવાનું ઠામ ઠેકાણું નથી તેણે બીજાને કહ્યું કે મારી પાછળ આવ પણ તેણે તેને કહ્યું કે પ્રભુ મને રજા આપ કે હું પહેલા જઈને મારા પિતાને દાટું પણ તેણે તેને કહ્યું કે મોલાઓને પોતાના મોહીલાઓને દાટવા દે પણ તું જઈને દેવના રાજ્યની વાત પ્રગટ કર એકબીજાએ પણ તેને કહ્યું કે પ્રભુ હું તારી પાછળ આવીશ પણ પહેલા વહેલા જેઓ મારે ઘેર છે તેઓને છેલ્લી સલામ કરી આવવાની મને રજા આપ પણ તેને કહ્યું કે કોઈ માણસ હળપળ હાથ દીધા પછી પાછળ જુએ છે તો તે દેવના રાજ્યને યોગ્ય નથી